બાકી રહ્યું છે બસ થઈ ગયું આવું બધું કરે મગજ કરવામાં આ તચમાંથી આ ઉંધા તુકસાન રોજ નટ બી ગાળો મને ભાવ્યા સારો તમે શું કરવું તમે હે બે હજી એટલે કઈ કોઈ જાતનું ઠીકવાનું નહી માણસ નિધિ ના રે ચોક્કસ માણસ જ બધું રહે કોઈ કામ માટે લાયક નહીં થોડો મુક્ત થઇ ગયો બળવા પડે તો એને સાઈડ માં ખસી ગયો અને તે હજુ પાછું મૂળ જો એ કરવામાં મૂળ ઉભું થયે એવું છે પણ વાર સારું પહેલા કરતા બઉ સારો પ્રગતિ પહેલાથી કહેતા રસ્તો પેતો ખરે ના કરી પછી વાર ગણું કઈ કહેવાય તું અહી શું તો તું અહી છે તો કઈ પછી તું કઈ બીજા કયું છે સંજોગ નું જણાવી હીરાબાદ છે હીરાબા મારો સંજોગ કાયમ રે છે ના રે ક્યારે શું થયું કે એ બીગોને તે તમ જો થાય છે એકય ત્રગો એ મનમાં માની ઇદુ ખોટું બોલ એ બોલી દે એક તો ખોટું ગાય શું બને છે જો સજોગમાં તે કહે શું બને છે જો હા તે બને જો ઈ કરેક્ટર્સ ભાઈ કે સજોગ નઈ કરેક્ટર્સ પોતે માની રાખ્યો હોય શાંતિ રહે અને જ્ઞાન માં વધારે આગળ પોતાનું ધાર્યું કરે છે માર ખાયું ભરે કહે ના તો માર ખાય બધાનું કામ એટલે વાત કર હા એ તો બીજાને કહેવાનું એટલે બધાને માટે જ કહીએ છીએ એક માસ ને એમાં પોતાનો એનું સ્પેશિયલા એવું હોય ને બિજારામાં શું કહે પણ માતાનમાં પુણ્યના હિસાબ ઉપર ભેગો થાય કે કામ કરી લેજ કામ કરી લઈ હા ઠેકો નહી आप ना अभिप्राय बदलना जो संजोग भेगा भेगा भेगा तो कर भेगा इच्छा होटू थ તો છૂટા કરી છુટા પડે ત્યારે છૂટા પડવું એ સારું છે કારણ કે જે માસ ભેગો રહી પછી છૂટો પડે એને જે વિરા ઉન થાય એના જે લાભ કોઈ ના હોય એના કોઈ થાય છે ભગવા છૂટો ને કહી જુતું અમુક જ કાળ સુધી આખો લાભ અમુક બધા એવા કારણો જોવા થયા હતા કે એમને ખાસ જરૂર હતી ઓછું થશે નથી પણ આ જરૂર હતી જો અને હજુ લેશે તો હજી છૂટવાનું નથી ને પણ એનું હિંગ થાય એવું શક્ય નથી બની જાય છે ના રે ના રહે થાય ભગવાન ને વિજ વેદના થઈ પૂજા દાદા પાસે એટલી વખત ઉલ્લાસ ઉભો થાય ભાગ તો બધી એટલે કોઈ જગા સ્થિર ના થાય ના થાય ના થાય પ્રગતિ ને રૂાર રોતો આવું ટાઈમ દાડા પોતા આવી પછી જતા આવ્યો તો નથી લેવું સારું જે ખરાબ પટવા ઉલટતી હતી આવડત કઈ ને શું કરવાની શક્તિ પૂરી એ શોધો ઓછું થઈ ગયું હા આપડું કઈ કરતી જાય પૂજા ચરણવિધિ ને બધું કરતા બધું રહી જાય છે હવે હાજર હાજર વાય ચો ને હાજર વાય તો બીજો ઉપયોગ આ બધા ઉપયોગ માં જ રહેશે ઘણો મારા દેવા માંથી ભેગા થશે એટલો લાભ થાય ને વીર વેદના ખબર પડી જાય करता ज्ञान नी, दादा बाजू समझी पे आज्ञा वगर भेगा नहीं थानू पाठा जाओ करीने आया करी आया, में एक पासे लल सत्नी दर्शन करने લુભાઈ અમને ભરતું મારી ને એમની એક રાશિ એટલે પર મારો દેહ છૂટી જાય શું છે કોણ કે છે આ મને ચિંતા કરશો નહી કે મુંબઈ અહિયાં મોહ આ મોહનગરી તમારે આવવાની કઈ જરૂર નહી મોહમયી છે શું છે મોહમય મોહમય નગરીમાં તમારે આવવાની સાસુઓને આવવાનું કે અહીં તો જ્ઞાન અક્રમ વિજ્ઞાન જ્ઞાન માંડે જ્ઞાનીઓને બહુ હડે આપણું અક્રમ વિજ્ઞાન એટલે આપડા બધા રહેશે મહાત્મા આ તો અક્રમ ખોજ આડે નહિ નિર્લેખ पड़ ने लीडर, लीडर गया था मुनियों क्या तो, जाओ के से आगे अगर केम आया। ये तो तो जाओ के आया खंभा वहा ललू जी महाराज ने खंभात दर्शन करवाजो नही हमें એટલે તો અત્યારે ચેટ ઉભારી ને એક માણસ ને ખબર મોકલાય કે મને આજ્ઞા હોય હું આવું બે એટલે પછી એમને પ્રભુજી એ કહ્યું કે ના રાખે જ્ઞાન છે રડતા રડતા પાછા ગયા જબરજસ્ત થાય પાછા જવા માં જબરજસ્ત જ્ઞાન અમુક સંજોગો મને કહ્યું તમે આ સિવાય મને આપજો દાદા એ બેને મને આપો પછી મેં સંજોગો અમને બધા આજુબાજુ જોતા હમ લાગ્યું મેં બેને ના પાડી મત તમને તમે શું કહ્યું સંજોગો હવે સંજોગો બધા પૂરા થઈ ગયા ઉદય કર્મ છે પણ ભાવના તરીકે એમને એમ રાખવું કે છૂટું રહેવાય સારું દાદર છે પણ હું કર્મ ઉદય તમારી છોડે છોડે જાણી રાખવાનું ઉત્તમ છે મારા હાથમાં લઈ લેવા વિરોધ ના વિરોધ રાખવાનું તો આનું છે એવા ભાવના તો એવી છે હા એ બરોબર છે એ ભાવના જ પણ શું પૂર્ણ થઇ જાય વજી આપડા પુણ્ય જોર કરે તો પુર્ણ આપે અવકાશ આપે શું કર્યું હોય એમ આ જોડે રેવાનું કારણ ભાવના કહ્યું કે જ્ઞાનીઓ પાસે રેવાથી બઉ ફાયદો મોકલે છે આવું મારે આવે અને પૂર્ણ લાંબુ પણ હોય કોઈ આખી જિંદગી નું હોય અને વધારા બધું ઉડી જવાનું ભાઈ એ બધું કેવાય નહીં બે પાંચ હજાર મળી ગયું તો બઉ થઈ ગયું અને બધા બીજા બાબત બહુ થઈ ગયું જે બાબત મારી હતી આગળ વધવાની જરૂર છે આગળ વધવાની પુસ્તક બધા વિચાર છે શું આવે પચાસ એને એવું હોય છે એને સંતોષ થયા પછી મને પૂછે બહાર કેટલું બાકીને ચાલો સંજોગ બગાડ્યો નહિ શું કે એક મિનિટ બગાડવું જે હતું ને હું કરી થઈ જાય પણ કોઈ સંચે માલ ખરો જ માલ ખરો ના પણ હજુ છે એવું બધી તરીકે એટલે જરાક બોલીએ મેં શું કહ્યું મન ક્યાં મૂકે કકડાટે પછી કોઈ કરે બાપે રાખે કોઈ કરતો કકડાટ ના ગયા બાપે મારે શું સર રખડી ખાશે કોઈ કરે જ નહીં તે જુદો રે જુદી લાઈન પર આ બધી લાઈન રેલવે લાઈન કઈ નહી ખોટી નવી રેલવે લાઈન પર ગાડી ચલાવવાની શું કરેલવે લાઈન અત્યાર પુરા અકળ વિજ્ઞાનતેલા ઉતળે બદલાઈ કે એક એક એક અવગુણ ના જાય ને કેટલા અવતરણ બાર દીકાય ગેરતું ને એક લાખ ઉતડે સરબતી દેતા બહાર દેયુලා કો દીપ ન થાય હા બોલા કેટના હોય છે ને મોટા મોટા તે ચમત્કાર કેમત્કાર જગત માં હતો ને ચમત્કાર ને આ સાથે એક્સિડન્ટ બે હોતું જ નથી લોક બધામાં છે શું ઇન્સીડેન્ટ મેનિકો છે એક્સિડેન્ટ શું મેનિકો છે શું કીધું એ મોટા પ્રકાર નો એક્સિડેન્ટ છે ઇન્સીડેન્ટ બધા પ્રગતિ આખી રાત્રા તો ફરી ત્યાં ઉતારી નથી ઉતાર્યું કહીએ છીએ શીખવાડીએ છીએ કરો છો મતી પરમાપાળ તને કહ્યું પણ એને કહ્યું કે સાહેબને એતર સાહેબ થી બેઠો છો ને બધાનો સરા દમ પછી એ જ કાતો રે આબ રહેતે છે કોઈ કે કરી એવી દાદા ની દુઆ થી એનો અર્થ એવો થાય બધું બદલાઈ જાય આ વિજ્ઞાન જ એવું વિજ્ઞાન બળ એવું બધા અંધારા ઠોકરો ખાતા ખાતા ચાલતા હતા અને ફોન થઈ ગયો ના લાગે અને બીજા બધા પેલા પેલા જોયે ફોન નહી જોયે પછી ભરે મારી જ વાત એટલે બિલકુલ બંધ રાખો નઈ હા દાદાની વાત થાય માંથી ખુલ્લા રાખે ને લઈ બધા ખુલ્લા રાખે ખાસ જાગૃતિ ના ઉપયોગ છે ને સિદ્ધિ મને સ્પર્શ એવી વાત છે એટલે પેલા સિદ્ધિ પેલી મારું જુદું ફેલતું ને? ને ને ને? કે આવે તો ચાલ ખબર જ નહિ હું કરું છું આખે તમે પૂછ્યું હું ચંદુલાલ છું શંકા પડી ગઈ કે છે શંકા પડી નરે ચંદુલાલ શંકાઈ પડી નથી નિશંક પણ બોલે તમારું નામ ચંદ્રલાલ ચંદ્ર તું મારી પાસે એ બધું ખોટું છે એ મોટું જ્ઞાન બીજા લોકોની શંકા નઈ પડતી શંકા પડી એટલે દાદા ભગવાન ખરાબ મજા આવે દરેક પોતાના સ્વભાવ કરેગલ સ્વભાવ દેખાય એટલે પોતે આત્મ સ્વરૂપ થાય તો પછી આત્મ સ્વભાવ દેખાય સ્વભાવ પૂરો થઈ જાય એને આત્મ સ્વભાવ જેવો થઈ જાય એને ચાર પાડે એવો પોતે આત્મ સ્વભાવ ના ચાળા પાડે એવું બધું આત્મા દેખાય મૂળ આત્મા દેખાય અને પોતે આત્મા જેવો મૂળ આત્માના ચા જો એટલે જ્ઞાન દર્શન ચારિત્ર એવું એવું જ્ઞાન દર્શન ચારિત્ર તપ હોય એવું અહીંયા આગળ વ્યવહાર નું જ્ઞાનદર્શન ચારિત્ર ત્યાં આદર્શ स्वभाव पूरा पूछा करता હું તો ભગવાન જેથી બાર ના લો કરે ને એટલે આ દેહ તો શું ફેરફાર થાય છે દેતો કઈ ખોરાક છે એ બધું ના દેખાય ના એટલે એ ચાર ડિગ્રી ફેરફાર જે થાય છે ના સમાય એ પૂતક ના ગણાય ભગવાન આ ભગવાન દેખાય લોકો ક્યાંક ના ભગવાન એટલે આખું રિલેટીવ પાછું ભગવાન જેવું થાય એમ આખી પ્રકૃતિ ભગવાન જો ક્ષમા એવી દેખાય નમ્રતા એવી દેખાય સરળતા કોઈ જીત ની જરૂરિયાત પોતા પણ ના હોય એ બધું લોકોને દેખાવામાં આવે બધા બહુ ગુણો ઉત્પન્ન થઈ જાય એ આત્મા નો ગુણ નથી ને આ કુદલ ના ગુણ નથી એવા ઉત્પન્ન થઈ જાય ક્ષમા પછી આત્મા ગુસ્સો કરે ક્ષમા કરતા નથી એ જ આમ પ્રથે થઈને એને મારે આમ લેવા દેવા નથી પણ પીડા ને એમ સમા કરતા દે દેખાય કેવી સરળતા નમ્રતા હવામાન કહે છે भगवान सरलता क्षमा देखाय स्वरूप ना कौन? फोते फोते मुण? मुण लो बर्तन आरत नहीं पा कहते वो ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષમાવીર ભગવાન ક્ષમાવીર ક્ષમાય મોખ નો દરવાજો છે એટલે આ ક્ષમા નહિ એની ક્ષમા અથવા તમે બધા છતા તમને ખરાબ કે જાય तेने सम पूछना बहु आ राजा ने, ने दुख दी दीधा घर न मानस दुख दे પકડાયા પછી રાજા કેમ ને સુધારે એવું કઈ સુધારતું સમાજ થી જે માણસો સુધરે એવું કચાથી સુધરતું મારવાથી સુધર છે જોયેલી પણ આપડે જોડે અનારે કરે ને એ પણ બોલીએ નહીં પણ એ કઈ કઈ બોલો એટલા માટે બોલીએ અમારે બોલો નહી કઈ કા શું કા સુધારવા માટે ચાલ હાલ કરી સંતોષ થયો છે બાવી ગયું મારું માગ પોતે ખબર એ નથી એ તો કોઈ બીજું કોઈ મારવાનું કોઈ છે તું મારે એંતર કરે લાગે કસુ જોડે દેને મું તો ન કે કસુ માગે છે કરાક બધું ખરાક પાણી જે બધી ચીજો ના ધોને પੁੱજલ માક નાવાની કેવાનું એક વાત અને તો કે જો મેલો અંદર ડબલ બેમ ના હોતું એ મેલા સંતે બી સાના ના તો ટાઈટલ ગણ કડી બી જાતો રે આપ ને તા કે દા માઇનસ વાળા આવવા માં ચાર ગ્રીક ચાર મિલા स्थूलतम सूक्ष्मतम सुधी सं अवस्था तो आ संवसारी अवस्थाओ पी पे लेपाई मन भाव संगी क्रियाओ वो फेर शो નામ ના એનો ફેર શું છે